તો હું એમાં મારવા ગયો આ હું એમાં પ્રાયોરિટી પ્રમાણે હોય પ્રાયોરિટી જે માણસને વધુ આવતો એમાં પ્રાણ હોય સા નેતા સાથે મન વાત થઈ ગયું એને મન વાત થઈ ગયું બહુ સહી હમ અરવત મરવા ધ્યાન બસ હા મને રશ કરી દીધું છે સમજી ગયો આ જે તમારો જે છે હા જે તમારો જે છે બાકી નહી હા કેમ છે મારા પછી નહી બીજું બધું હાપે છે જહાજમાં જ વિચાર્યા જાય આ સા ની જાગ બીજી જાગ બીજી જહાજમાં ફસાય નહિ સમજે શાસ્ત્રી દ્રષ્ટિએ વાંચવાના છે જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ વાંચવાના ગીતામાં કહ્યું ગીતામાં ભગવાન કહ્યું કે હજારો માણસ વાંચશે નહીં એકાદ જોલર્ટ એના એકાદ જણ સમજશે તેુકમ ને નહીં હશે એટલે ભાગ આ લોકો દાળ ભાત રોટી ની શાક આવડે અને રૂપિયા કરતો આવડે આ લોકોને બીજું આવડે મારે પગાવવું છે ના પણ પુરાવો આપો છો કોઈ કર્યું આગળ તમે જ કરનાર બીજું કોઈ ઘરું દેખાય છે માનો તો તમે કરનાર અને તમે ના માનો તમે કરનાર નથી ના મોલવું નથી કરો છો તમે આખો દાદા એટલે એકાગ્ર કરવા માટે તો આ લોકો પ્રસાદ લે છે પ્રસાદ એકાગ્રાય પણ એકાગ્રોજ બસણ પ્રસાદ અપાય તો એ પ્રસાદ તો મહાપરાણ મંગાવવો પડે મારે દાખો થતું હોય તો ગયા કરતા ખબર નઈ જે હું શબ્દ છે એ તો ભગવાને અસર મહત્વની વાત છે મોકલ્યું નહિ પછી પછી પાછળ મોકલ્યું નહી મોટા પછા આવતા આવતા આવા દાંત જીધી ભાઈ ટિકિટ ક્યાં જવું છે એની ટિકિટ લીધી છે આત્મા બીજું શરીર ધારણ કરે છે હા એટલે ક્યાં જવું છે એની ટિકિટ ક્યાં શરીર જવું છે ઘણા વર્ષો પછી એવું વિચારતા નથી જેમને દુઃખ કરે તેને પણ એ દુઃખ કાપીલત પછી હશે થાય પાંચ હજાર રૂપિયા કાપીલત પછી હશે થાય ખરી બિલકુલ નરો વા કુંજરો વાત અપમાન થાય આ દુનિયામાં આ દુનિયા એવી છે કે તમને માળા બી પહેરાવશે અને જોડા બી પહેરાવશે બનાવીને અને ફૂલ માળા બનાવીને આ દુનિયા તમને પહેરાવશે તો માળા નું અને બૂટ નો જો ભેદ ગણાય કે ભાઈ મને માળા પહેરાય નું ખુશો તો જ બૂટ મને દુઃખ થાય તમારાકડે તમને દે તો તમને દે તો ગારો દે તો શું થઈ ગયું આપડે ચોપડે ચોપડો નથી ના ભાઈ ભરી ગયો આપી ગયો નથી આપી ગયો પાછી આપી દોડિયો આપવાનો વિચાર કર્યો વિતરાકતા રસ્તે પોતે જો સ્વીકાર ના કરે અને લઈ અને ચાલે પણ વાત સાચી છે એના જેવું બોલશે બીજી ઉતરે કેલે એક એ દેવ રે કરે રક્ત છે તમે শ্রোતા છો અનૌજ નાતા દસ્તા છો ઢાળમાં બેસે છે સમજી પડી કૃષ્ણ ઓ પદ્રષ્ટને નમઃ આપ પર એક છે ઊંડા છે સુ બિલા દસ્તા કે છે শ্রোતા નતા નતા નતા સෝતા દ્રષ્ટાને જ્ઞાતા એક જ જુદા જુદા છે જે સતિ દન ગાતા દેશે સચનોતા ને ચનોતા દ્રષ્ટા અને જ્ઞાતા એત્ર એક જ જુદા છે એમ કે પ્રોતા કોણ એ બધું એક છે કે જુનું છે એ તમને પૂછે છે પ્રોતા વક્તા દે જુદા છે મનુષ્યા નદા દે સ એક જ છે બંદરને બોલના બંદરને બોલના પ્રોતા ને વક્તા આપ આત્મા બે છે હું બોલ્યો આ કોણ બોલ્યું કેવાય બોલનાર દ્રષ્ટા જ છીએ તમે વખતા છો તમે વખતા છો તમે એમ ના કહી શકો હું આ છે તે આપણે બોલે છું કારણ કે અહંકાર સહિત છો શું છો જયારે જોડે કૃષ્ણ ભગવાન મહાવીર જોડે બે હે તે કૃષ્ણ ભગવાન મહાવીર જોડે બે એ તે જ્ઞાતા રશા થાય અને કૃષ્ણ ભગવાન કરી શકે તેવું લખ્યું છે ભગવાને અર્જુન ને એમ કહ્યું કે તું સર્વધર્મા પરિજ મામે ક્રિયાઓ છે બધી એ ક્રિયાઓ કરનાર તું છું એ શબ્દ છોડી દઈશ હું કરું છું હું કરું છું કરું તું છોડી દઈશ અને મને અર્પણ કરીને તું કરીશ તો તને એનું પાપ લાગે આવું અમે સમજાશું એવા અર્થ જુદો થતો હોય એટલે કે પાપો માણવાની વાત ગીતા આવે છે સંડા શક્તિ પાપ કરવાનું સંડા તમે થોડું સમજી શકો છો એટલે સાત્વિક ખોરાક એટલે ખોરાક છે ખોરાક હોય નવસાહાર ભગવાન ને ઓળખવાની કેટલા વખત ઈચ્છા હતી કેટલા વખત ઈચ્છા હતી ભગવાન સાક્ષાતું છો કઈ નથી કઈ નથી એવું બોલો તું છો ને કાંતિલાલ એજ ભ્રાંતિ છે અસ્તિત્વ છો કેવું પડે કઈક તો છો રે પાંચ તમે રો તમે ફરણ નાય પણ હું હું નાય તમે વાત તો છે ભગવાન સાક્ષાત્કાર થાય કેમ જાણી લીધું નથી હિમાલયમાં જયા હોય તો જાણી ને આવે ને પાછું જાત્રા કઈ નઈ કરી જાત્રા વડીક ખબર પડ્યા કરે છે કારણ કે લોકો હારું પડે એ જાડું માટે ને ઢિલું કાથે હા વિચારક ને રિજાય હું કોણ સે લઈ જાય છોડ પડી ગયો એટલે જાણે ઈચ્છા કરી હવે કોણ શું શોધવું પડે એ શોધવું પડે કે મે તો મારા હું કોણ છું એ શોધવું પડે આ તો મૈશાગરની ભાઈ મૈશાગરમાં દિવો લઈને જવું પડે મૈશાગરમાં દિવો લઈને જવું પડે કે ક્યાં જડે ના ના અમારો આત્મામાં કૃપાથી કરવી હોય તો થઈ જાય જાતે કરવું હોય તો છોડી દે તમને રસ્તો દેખાડી દે તો થાય કૃપાથી કરવું હોય તો અમે પટેલ જાડુ આયો છું સાહે બહુ જ કામ કરી નાખું નાની પછી જાડું એટલે વાત જુદી રંધો મારી લાકડું આ કું ના કરીએ કઈ સારું રંધો મારી દે પછી માથરા પાડી પાડી રૂપિયા નાખીએ પછી ગોળ કરીએ ચાલુ પાતરા કાઢી ને માનવા આખી દુનિયા નો બનાવનાર ઈશ્વર છે એમ ભાગવત માં લખ્યું છે આવી રીતે બધો ઈશ્વર ને ભગ્યો છે લોકો મેં કહ્યું કે લોકોરે પૂછ્યું ભગવાન એ દુનિયા બનાવી તો ક્યારે બનાવી એમને ખબર ન હતી તમ બનાવી એવા થાતી તો કે આ બનાવીએ છે ને તમ કહે સર્વ વાત તો થઈ ગઈ ને કે આ જરૂર થઈ ગઈ તમ સર્વ વાત થઈતે રહ્યા દા દે દેહંડા છે ને ક્યારે ક્યારે જયનું નામ છે એનો નાશ છે એનું નામનો નાશ છે નાશ તો બરાબર છે જન્મમાં મારા જાળો શું ક્યારે મરવાનો છું પરિવર્તન આવે કે રૂપાંતરો થયા છે પરિવર્તનશીલ છે ઉત્પન્ન થવું વિનાશ થવું ઉત્પન્ન થવું વિનાશ થવું દ્રો રહ્યા જગત નો નિયમ છે જે મને પ્રાર્થના કરી તને આ પકડી દઉં પૂછાય તો હજી તારી જવાબદારી કઈ જ કે સંસાર ની તારી જવાબદારી પર ખોટું કે તું ભગવાન જોવાનું સ્વરૂપ હોય તો બચા નું સ્વરૂપ બગવા જ છે ભગવાન જોયે ભગવાન દેખાય છે બે અર્જુન ભગવાને અર્જુન ને જે આપ્યા મળે હા હંકાર આજે કાઢી નાખવા દિવસો ઘણો બાબતો એવી છે કે જાણ્યા પછી પણ એને અમલ કરી શકતા નથી એવી કેટલી જ બાબતો છે એ બાબતો છે કરીને જાણવા છતાં અમલ કરી શકતા નથી ટિકિટ આપી દુ કે જેનો જેનો ધંધો હોય ત્યાં વાત તો આવે ને તમાકુ વાય તો તમાકુ નો આ દેખાય છે પરગટ થયા છે તે આ દેખાય છે નહિ ભગવાન સંપ્રદાય માં સવાર માં એકબીજા ને મળે તો જય શ્રી કૃષ્ણ જશે વૈષ્ણવ સંપ્રદાય માં એકબીજા ને મળે ત્યારે જય શ્રી કૃષ્ણ જા પોતે આયા ભગવાન ચૌદ લોકો જે નાક છે તે જાતે પ્રગટ થયા છે જે માગવું હોય એ માગી દેજે પછી વાંધો નહીં આવી જેટલું માગવું હોય લેજો જે માગવું હોય પધરાવણી ચાલો આવે જા મેદય માં રહેલા ભગવાન કૃષ્ણ ને હું વંદન કરવું છે વંદન કરું છું બીજી કરી છે સર્પણ તો મેં કરી દીધું છે સાચું છે હવે હવે બોલાવું બોલજો પણ પુણ્ય બાળ મોટું હોય તો સિદ્ધાર્થના થઈ ગયા બધા જાણે બાર લોકો જાણતા નથી એટલે બાર પૂછાય ભગવાન બનાવ્યું અને જાણે કે છોકરા આવું જાણે જાણે એનું જ્ઞાન ના કહેવાય બધા જોતા હોય ને એનો જ્ઞાન કહેવાય ને સંજોગ ને આ બધું લોક બધું પરલોક નો વિચાર આલોક બગાડે છે બગાડે છે કેટલી આજ્ઞાઓ થઈ તમને આ પેલો નથી સમજતો એને ભવાન નથી કારણ કે ભગવાન સુધાત્મા તે પેલા સુધાત્મા ફોન કરે કેવા ગધેડા જ પાટી બે કેમ તે રામ થઈ ગયા તારે નહી તો મારી સાત ના એક જણ તો એવું કહેતો હતો કે મારા નાના છોકરા ની બહુ આવી તે મોર પગી છે તારથી જ અમારે તો આજે હા હવે આરોપો આપે હવે એવું નઈ કરું ને કોણ કોણ કમાય છે કોણ ચલાવે છે આ જગત ભગવાન ના ભગવાન શક્તિ ચલાવે કઈ શક્તિ ચલાવે છે વ્યવસ્થિત શક્તિ એટલે સાહેબ આવી છે ત્યાં સૂર્ય ચંદ્ર તારા બદતા અના અધિકાર થી નિયમ ન જ રાખે છે આગુ પાછું કઈ થાય નહીં વ્યવસ્થિત છે સુધાર ભાદરભાઈ ચડાયે છે વ્યવસ્થિત શક્તિ તમારે તો ભાનુભાઈ શું કરે છે તું એ કરવા શું દવાહારી કરે છે ખોટી કરે છે પૈસા વધારે પડાવી દેવા ફરતા હોય તો આપડે બધા જોડે વ્યવસ્થિત શક્તિ બધું ચડાવી લે છે તમારું શું વ્યવસ્થિત શક્તિ ભાદું પેલી કરશે અને પેરણા ના આધારે ભાદું પેલી ચાલ્યા કરશે તમારે તો ભાનુભાઈ શું કરે છે તું કરા પર ગુજરાત માં થઈ ગયો ને એટલે આ જીગોઈ જેમ અને ઇગોઇઝ ને મમતા ભરેલી હોય માટે ઇગોઈજ મમતા પણ ગઈ હું અહીંયા આગળ હું અહી બેઠું તું કે એ હું અહિયાં આગળ બેઠું તું અહંકાર ગણાતો એ હું એ જગ્યાએ હે હું ગુજરાત માં અહંકાર ગયા એટલે આજે અહંકાર મમતા કઈ એવું ને એટલે ત્યાગ કશું કરવાનું રહ્યું નહિ અહંકાર ને મમતા નો ત્યાગ કરવાનો હતો ત્યાગ કરવાનો ત્યાગ થઈ ગયો અને ગ્રહણ કરવાનું પોતાનું સ્વરૂપ હતું તે ગ્રહણ થઈ ગયું પોતાનું સ્વરૂપ ગ્રહણ થઈ ગયું અને અહંકાર ત્યાગ થઈ ગયો આ ગ્રહણ ત્યાગ નો કડાકતો રહ્યો નહી આ સંભાળ નિકાલ કરવાનું રહ્યું નિકાલ જ હવે આ નો ધર્મ આ સ્વધર્મ આત્મ ધર્મ છે મુસલમાનો આપવા દેખાય છે આત્મ ધર્મ જવા આત્મા હોય ઝાડમાં પાન માં બધે એ આપડો ધર્મ ને એટલે હવે કોઈ મતા કોઈ હિન્દુ કે એવું તો એવું મતા કોઈ જાત નામ કહીએ ખરા વ્યવહાર ની પણ એ મત નહીં હોય વાણીમાં નિશ્ચય વપરાય જાય સમજાય બઉ જુદી કઈ લડે એક નહીં બરોબર મિતરે હોય ના કેવું હોય ગળ એક વાયાર ક્યાં આવે તો બહુ અભિપ્રાય અભિપ્રાય નહીં જુદા પાસે થઈ જાય નજીક નજીક આવે હું ગુસ્સો ના કરું તમારો સાપ એટલો બધો લાગે મારા નજીક માં રહેલા બધા ને તાપ સગત લાગે ગુસ્સો તો નબળી છે એવું ગાડી કારણ કે એને માં જ તાપ લાગે હા કરવાની જરૂર ના હોય તાપ જ લાગે કે બઉ ક્રોધ થાય તો હાવ ખલાસ જ મળશે આપડે જોઈ દાદા ક્રોધ હોય ત્યાં આનંદ્રન નું મિશ્રણ હોય શકે બંને અત્યાર નો દીપ છે તમારો આ આપડા મહાત્મા જેમાં ના હોય મહાત્મા ના હોય તેને હોય હોય પેલું મિશ્રણ હોય આરદ્રજ હોય દુઃખ થાય છે રૌદ્ર આર્દ્યાન અને રૌદ્રયાન એટલે ઉપર ફેકે છે એટેક કરે છે ફેકે છે દુઃખ ફેકે છે એટલે બે ભેગું નીચે થાય અને રાતે છે તમારું શું લેવા દેવાનું છે હું અમાર ક્યાં પડ્યો આ રિલેટિવ એવું મળું છું એવું થાય છે સર એવું થાય છે પણ ખરું પાછ આ રિલેટિવ છે બધી આ બધું રિલેટિવ છે છતાં બધું થઈ જાય પણ થઈ જાય છે જેટલી તન્મય થાય એટલું કાચા પડું ને દાદા જેટલી આવી વસ્તુ માં તન્મય થાય એટલું કાચા પડે અપકવતા અભ્યાસ કરો ત્યાં અભ્યાસ કરે છે ખરાબ હોય હતી મારામ થઈ જશે આવું જોયે આવું બધું વ્યવસ્થિત કહીએ ને તો પાંચ આઠ વખત અપમાન કરીએ તો અપમાન બંધી જાય આ વસ્તુ ને અપમાન લાગે છે આપડે એટલું જ આવી તાબામાં તમારે જયારે તાબા માં જ છે એમાં હાથ ધા ને વ્યવસ્થિત ખંડાયા કરો ખંડાયા કરો મારી સફાવી સંખ્યા તો ખરું છે તમે જેટલો મોટો બોજો હોય છે એ બહુ હળવો લાગે ચિંતા કરવાની <otos> ચિંતા ખર્ચવાની હોય છે કમાવાની ચિંતા ના હોય છોકરાઓ સારા હોય પડોશી સારા હોય ફ્રેન્ડ સર્કલ સારું હોય બધું સારું હોય પણ એને આ જ્ઞાન મળ્યું હોય એના કરતા પ્રતિકૂળ સંજોગો હોય તો જ્ઞાન પરીક્ષા થાય ને એકદમ સવરા સંજોગો હોય એના કરતા હવળા સંજોગો માં વધારે ક્યારે એ બધા આત્મા નો છે હા કે જ્યાં સુધી આવડા સંજોગ આવે નહી ત્યાં સુધી આવડા સંજોગ ખબર ના પડે પડે ને કે આપડે કોઈ કરતા નથી આપ વિજ્ઞાન ખુલ્લું છે પ્રભાઈ ખુલ્લું છે વિજ્ઞાન બરોબર ને અંદર નું નિરંતર કેવું ક્યાં સુધી હું તંદુલાલ ગુનાગાર ગુનેગાર જ છે એમને બીજા પણ આવે મને પચાસ હજાર બી આવ્યો ભાઈ ને આવશે આપની બાજી હાથમાં ના આવે બઉ આપડે મારી પાસે મારે પાંચ બધી ત્યારે કોઈ મારી પાસે રહેદા લક્ષ્મી નો ભાવ કર્યો નથી મેં લક્ષ્મી ભાવ નથી કર્યો એટલે મારી પાસે એવું કશું છે જ નહીં એનો પ્રોબ્લેમ નથી લક્ષ્મી પ્રોબ્લેમ નથી ભાવ કર્યો એવો કોઈ પ્રોબ્લેમ છે ઘણી બધી ના પાડી શકાતી નથી ના નથી પાડી શકાતી આપણા સભ્યો ઘણા કામ હોય છે કે કરવા જેવા હોતા જ નથી સત ના નથી પાડી શકાતી તારા એનો રસ્તો સીધે કારવો કરવા જેવા હોતા જ નથી